નહી એટલે કોઈ ભૂલબૂલ કેવડાવે તો આપડે બંધ રાખવું શું કિરસ્કાર કરવાની જરૂર નથી આપણે તિરસ્કાર શું ફાયદો આપણને કોઈ મંસાહિ કરતો હોય તો એમાં આપણે શું એ ભગવાન કેળા એની જોખમદારી જોખમદારી એની છે કોની જોખમદારી કોઈ કેવડાવે નકેજ વાની નિશાની હોય તો એ ને બોલે પર્સનલ કોઈ નુકસાન નથી પણ અત્યારે દુનિયા માં જે બધા જે થાય છે તોફાનો ને બધું એ બધા આ ધર્મ ને લીધે ઉપાય નથી ને બીજો એટલે ધર્મ એવું કહેતો નથી પણ ધર્મ ની ચુસ્તતા છે અંધુસ્તતા છે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 આપડે એની જોવા કકડાટ કરીએ આપડે પાર આવે આપણે આપડે હું તો બહુ બધું વાતચીત કરીને પછી ફાયદો નહી આપડે આપડે આપડે કાઢી આપડે શું રીતે કરવું છે બીજો ઉપાય નથી ને આ તો આપવાનું છે આ તો બધા પાપ ભરા છે ને જે અઢી અબજ મારાઈ જવાનું છે અને સફાચ થઈ જવાનું અઢી અઢી અડધી વસ્તી ઘટી જાય છે તું ઉપાધિ ના કરી તું કરજે કઈ હાર ઉગજે નહી તો અમાજ ઝંપડે ના જવું હા બગાત કે જેવું રોટી કરે ને કઈ માનવતા કર્મતા ને જૂઠું બોલવું લુચાઈ કરવી આ બધું મનુષ્ય પણ શોભે નહિ એ બધું જાગરણ પણ કોઈની સ્ત્રી હોમ ખરાબ પછી જોવું એ જાનવર પણ કહેવાય દરેક સ્ત્રી હિસાબ કુદરતનો દોષ નથી બહારનો દોષ છે કારણ કે આ બધું જાનવર પણ કહેવાય વાઈલ્ડનેસ કહેવાય એ વાઇલ્ડનેસ થી થાય વાઇલ્ડનેસ ના હોય માનવતા હોય ઘણી માણસ અને સુપર વ્યુમન ગુણ હોય પોતાનું સુખ બીજાને આપી દે તો કોઈનું પાકીટ પર્સ જડી આપણને અને તેઓ બે ડોલર હોય તો આપણા મનમાં તરત વિચાર આવો જોઈએ એક મારવી પડી જાય છે મને કેટલું દુઃખ છે તો એને થતું છે ને ખાઈ જવું તો પાસે છે તમે સમય કર્યું ને કયા ગામ ને ઉભલી ગયો मा के जी इतला खे, इतला थती तो वस्ती अमु मैं बीजा जीवा थे तो मणस वी जाए ओा थे तो पेला જી તો હરખત છે પરમાણુ એ હરખત એક પરમાણુ નાશ કરી માટે આ બધી અવસ્થાઓનો નાશ થાય છે અને મૂળ વસ્તુ તો એને તે જ રે સમજ પડી તો ને નાશ થાય છે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 પછી ચાલુ જય શું કહે છે બેન બી શું કહે છે મજામાં છીએ એમને કહ્યું કે દાદા પાસે ખાસ જજોષભાઈ તમારું આમ ના રીત ના ટાઈમ પપ્પા તારા પપ્પા બીજા લોકો પપ્પા છે ખરેખર તમે હાથમાં છો સમજ બોલી ને સંસારના બધે તમને આશીર્વાદ મળી જાય અમારો પછી ચિંતા ઉપાધિ ના થાય ને એ તારી ઈચ્છા છે જાણવાની તારી ઈચ્છા છે દરેક વસ્તુ નામ એ તો આ એક વસ્તુ છે એનું નામ આ જે દેખાય છે આ કે કોને હમળાય છે એ બધું નામ છે એ રૂપી છે રૂપી રૂપી એટલે ઇન્દ્રિયો માલમ પડે એવું અરૂપી છે આત્મા તે અનામી છે અને નામ પણ કશું નથી હવે એ આ છે આત્મા આ અને આપડે કઈ હું છું હું છું પેલા આ ભૂલ ચાલુ આયા છે એટલે આપડે કોણ છીએ તે જાણીએ આત્મા તો પછી ના થાય આપણે સંજીવ ના કામ શું કરે જોયા કરવાનું તમારે બીજું એટલી બીજી કોઈ ફરજ નથી પોતાની ફરજો ચૂક્યા છે બધા તે અશાંતિ રહે છે ને કોઈ કોઈ અશાંતિ થતી નથી પછી ના રે કાલે જ્ઞાન લીધા પછી ચેતન છે અને આ ચેતન નો મારી ભાઈ જેમ ત્યાં સેલ આવે છે ને સેલ એમ પાવર ભરેલો શું આ એક પાવર ચેતન ભરેલો છે ગુણધર્મ જુદા જુદા હોય દરેક ના જેમ હોના નો ગુણધર્મ જુદો અને તોબા ગુણધર્મ જુદો બે જુદા પાડી ને ગુણધર્મ જાણે એવું બધું જુદું પાડી શકાય સમજાય છે તો પુરોહિત પુરોહિત પુરોહિત બધું આવી જાય છે જ્ઞાની પુરુષો વર્જ કેવાય કે જરાત માત્ર ના હોય વિષય સંબંધી ભીખ ના હોય માન ખેતી દીક ના હોય કોઈ પણ ચીજની ભીખ ના હોય ત્યારે પ્રગટ થાય જ્ઞાન મદદ ના શીખવાની પછી પોતાનું અહીત કરે પોતે પોતાનું અહિત કરે બીજા કોઈ નું અહિત કરે કારણ કે અમારી વાણી તમારા હાથમાં કબૂલ કરેલી હોય તમારા હાથમાં સીધો કબૂલ કરવો જોઈએ તો એ ચોખ્ખી વાત છે આપણા ને આપણે માનવી નહીં શું કર્યું કોઈ જૈન કે કોઈ વેદાંતી કે વૈષ્ણવ એવું કોઈ તીર્શંકરો ના હોય તીર્થંકરો વિતરાગી હોય કેવું હોય નિષ્પક્ષપાત પક્ષપાત ના હોય વૈષ્ણવ હોય માર્ગ પક્ષપાતી પક્ષપાતી ના એ તો નિષ્પક્ષપાતી હોય એમને કોઈ જ પક્ષપાત હોય કૃષ્ણ ભગવાન એ છે એ શિવ એમના કાકા દીકરા જૈન તીર્થંકર જૈન નતા પણ તીર્થંકર હતા એવીશ માં બાવીસ માં તીર્થંકર એમ કૃષ્ણ ભગવાન કાકા દીકરા એમના થકી કૃષ્ણ પાડ્યા પાણી કેટલા વખત એ દેશમાંથી આયા છો બે મહિના થયા 10 મહિના થયા આ રિજાઈ થઈ ગયા કેટલા વાર 3 વાર 6 વખત 7 7 મને સાંભળો સાંભળીને સાંભળો રાઈટ બોલું 7 7 7 સાત સાત એમ જારું કેયા એનારો બેસાતો અમદાવાદ માં તો બધા શેરટેક્સ ઓફિસરો શેરટે ના કમિશનરો એ બધા જ ન્યાય લઈ ગયા સવાર ગામમાં દાદા આ ભાઈ એમના જમય થાય છે સંજીવ ભાઈ પૂછે છે કે અમે અમેરિકા માં કયા કર્મો ખપાવવા આવ્યા અમેરિકા માં અમે કયા કર્મો ખપાવવા આયાશું ઇન્ડિયા માં નઈ નહિ આવું પડ્યું અમારે આવી લાઈ જીવવાય ના દેતો અહી જીવવા દે બધા જીવાય ના દે પાડુ પાડુ જીવા ગમે નહી તમે સીધા છો એ પાડોશી ગમે નહીં આવે તો ગોધા ખાવા પડશે આ તીર્થંકર અને હરિહન દેવ એ બે વચ્ચે તફાવત છે તીર્થંકર બીજું કોણ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 આ સાધુઓ જે બધા કે આદેશ કહેવાય આદેશ એટલે આજ્ઞા કરે છે આજ્ઞાઓ કરે છે પછી ઉપદેશ ઉપદેશ કરનારો સઠ્ઠું ગુણસ્થાન ધરાવતો હોય ને આત્મદર્શી થઈ રહી હોય એનો ઉપદેશ લેવાય આ લોકો નો ઉપદેશ ના લેવાય અત્યાર જે આચાર્યો છે ને એનો ઉપદેશ ના લેવાય શ્રીમંત્રચાર્ય ના કર્યું આપણા આચાર્ય નો દોષ એનો ઉપદેશ લેશ્યો નહી એમને આહાર આપજો આપજો પણ ઉપદેશ લેશો નહીં કેશો કારણ વિખ્યા છે બધા હવે હરિહંત સિદ્ધ નો હરિમ તો જયારે છેલ્લી દશા નિર્વાણ પામે પછી આગળનું બીજા પણ દાદા સિદ્ધ તો આકાર રંગ મોયા કશું જ ના હોય એટલે શું પ્રકાશ સ્વરૂપે હોય આ દેહ નો જેવો આખા છે ને જે દેહ ને આકાર જે દેહ નો એક સત્યાઉ ભાગ કરી ભગવાન હતા સાત ફૂટ ના એ સાત ફૂટ નો દેહ તો રહી લોન થર્ડ ભાગ થઈ ગયેલો ભાગ થઈ ગયેલો કોલું ભાગ મળી ગયો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 નીકળીકર આત્મા જે ખાય છે પીએ છે ઠંડા જાય છે પાણી લે બાથરૂમ જાય શ્વાસ લેવાસ લે એ જો શ્વાસ બંધ કરે તો મૂળ આત્મા ને કજું થાય નહી આ શ્વાસ લે છે એને સતર કેવાય છે સતર સતર અને મૂળ આત્મા અસર કેવાય છે સત્રાચર જગત સતરાચર શબ્દો સંભળો છે સત્રાચર સતર એટલે આ શહેર નો બધો ભાગ સંચલ છે વિનાશી છે અને આત્મા એ અવિનાશી આત્મા એને ભગવાન કહેવાય અને આ એ વિનાશી એ જીવાત્મા કહેવાય અને શરીર ને આત્માનો જીવાત્મા છે કે મારા પર કે છે આત્માનો અવતારો થયા કરે છે હું કરું છું એવું કે છે એટલે બસ શરીર સુર વસ્તુ માટેનું સાધન છે આ દુઃખ અને સુખ બંને ભોગવવાનું અનાજ થકી ઘણા માણસો લોકો દુખી છે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 આ વિજ્ઞાન થી ઉભી થયેલી અને પોતે પોતાનો પોતે પોતાનો હાથ ધાર્યો નથી પ્રોજેક્ટર પોતે જે કરું તેનું ફળ તારે જ ભગવા નો હિસાબ હોય તો ભગવાન પ્રકાશ આપે છે જીવ માત્ર બીજું કઈ આવતા નથી જે કરવું કરો પોતાની જવાબદારી આ દુનિયા માં એમાં આપડે રાજા કે આપડે ભાઈ ને કે તું રાજા છે એટલે આપડે રાજા કે બધું પડઘો છે આ તને દુખ આવે છે ને તે તારું આપેલું પાછું આપશે અને સુખ દુઃખ નો મિક્સર જોઈએ મિક્સર આપજે મિક્સર સિવાય ના ફાવતું હોય એકલું સુખ ગળ્યું લાગે તો બહુ ગળ્યું ના ફાવતું હોય મેં કડવું નાખીને મિક્સર પાડે શું છે ભાઈ છે આ શરીર પસંદ કરવાનું હોતું જ નથી કર્મો કરે છે જેવા કર્મ કરે એવું શરીર મળ્યા કર્મ ઉપર હતા ખરાબ કામ કર્યા મા બાપ ખરાબ મળે અને સારા કર્મ કરે મા બાપ સારા મળે બધું સારા કર્મ મળે કરે એટલે પુણ્ય બંધ થાય તો પુણ્ય રૂપી મિત્ર તમને બધે સારું બળ આપશે અને પાપ રૂપી દુશ્મન તમે કાંઈ બધે દુખ આપશે ભાઈ પૂછે છે કે તમારા કેવા પ્રમાણે આ જીવન માનવી પોતાની જવાબદારી જવાબદારી જીવે છે અને પોતાની જવાબદારી સારા કામ જીવીયે છે શું કે છે આટલું અપીલ અપીલ છે આટલું અપીલ કઈ દાય શું થાય ચડે ન્યાયાધીશ ની જરૂરત નહી અભિનંદન મારી નાખે એ મારું જોખમ થયું મને જે કર્મ કયા એનું એવો કોણ ન્યાયાધીશ એ કહેવાય એ મારું જોખમ થયું મેં ખાધું ને હું મરી ગયો પણ મેં જે કર્મ કર્યા એ ન્યાધીશ કોણ કરે આ બધો ઇફેક્ટ છે જરૂર ના પડે ત્યારે પરિણામ આપડે પરીક્ષા આપી પછી તું કહો ન્યાધીશ કોણ ફળ ન્યાયાધીશ આ બધું ફળ છે જરૂર નથી ભગવાન જરૂર નથી કોઈ ઇઝરીઝિબલ રેલવે ગાડીઓ જાય કરે છે ટૂકાવવું નહિ સારું છે ટૂકાવી દેવું હોય તો કોઈ ના નહિ પડતી તમારા કેવા મુજબ એમાં કઈ ખોટું નથી એમાં કઈ ખોટું નથી એવું તમે કહો એ લોકો કે આવું જો કાર્ય માટે આવું કાર્ય ન થાય ઉત્તમ છે એવું સમજલ પડે છે બધું કરવાનું છોડે નઈ આપઘાત કરવો ના જોઈએ બનતા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 તમે જેલ માં છે દેવો છે નગરબંધી શું છે સોના ની વાત એટલે સાધા જ પુરાવતા ને એવું પુરાવ્યું પડે હાજરી નજર કેદ એટલે જેવું લાગે આ ખરે કરું આ માનુષ્ય સાદી કેદ માં ચાર પાર નથી આ જેલ કોને એમ કોને જેલ કોને એમ જે ભોગવે હા જે અપઘાત કરે છે જે માંગણીઓ જીવન મંજૂર ના હોય ને તેને છે એમ કે છે કે આ ભગવાન આપતો નથી જીવન तो आ, वो थे, वो थे आपे गाड़ी ना आपे ना गमतू जीवन आए सारू आपे तो जुए फर्स्ट क्लास पीक्षा तो સારો કર્મ કર લોકો ને સુખ આપશે દુખ કોઈને આપી જ નહીં આપશે જય દાદા એમને પ્રશ્ન એવો છે કે આપડે આ શું પણ મનુષ્ય જન્મ આપડે જાતે જ લેવાનું હતું તો આપડે શું પણ મનુષ્ય જન્મ આપડે શું પણ જન્મ લીધો આપડે જાતે જ આપડે બધું કરીએ છીએ આપણા કર્મો આપડે જાતે જ ઉભા કરીએ છીએ કરી છે તો પછી એટલે કારણો ખરાબ કર્યો તેનું ફળ આવ્યું આ સારો કરી સત્યનું ફળ આવશે એટલે આ કાર્ય આ કાર્ય છે તેનું કારણ છે સારો કારણ કે પોલીસ વાર ને આપડે ગાડી ઉભી કેમ કે અને તું જવું પડે કરવું તો પછી કરવું જ નતું શું તમે કહ્યું કરવું કોજ તારા હાથમાં કોના હાથમાં છે કોઝ કોઈના હાથમાં નથી આ ત્યાં જતે પેલો પહેલો જે કાર્ય કર્યું તેનું ફોળા વજન કરેલી ને આ ધક્કો આ અથવા ભબઈડો ફરમ ફર્યા કરે છે છે જ નહી આવશે સમજ ભલે ની માટે સારો કરજે વિચાર ભાવના હારીજે ભાવના નો અધિકાર છે તું પ્રશ્નો ભાવના નો અધિકાર છે આપડે ખોટું કરીએ આના થવું જોઈએ અને સારું થવું જોઈએ એટલી ભાવના કર્યું ને તો બહુ થી થશે એટલું તમને પ્રશ્ન એટલે એટલે ભાવના તારી છે છુટકારો થશે છુટકારો ક્યાં થશે છુટકારો કોણ આપશે હે તું તો તાજો તાજો આવે ને વાત કર સારા વિચાર માં રહેજો બધા બહુ વિચિત્ર કાળ આવી રહ્યો છે ભયંકર જોખમ છે આ તો આ તો આ તો ન પેલી કુડી ફૂડી જવાનું સર એટલે અઝબ ના વિચાર આવે તો ભીડ ના કરે છે સમય ખરાબ હોય કેટલો સમય લાગે ચોરા સુધી માં પછી બે હાજર થઈ ગયું ઓગણીસ વર્ષ એ ચોરણ પછી બધું લાગે પણ છે અને પછી આ લોકો ને પૂછવા ઉપર કે અમારું જીવન કેવી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 આપણે મળી જ you are not not possible not possible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 અરે બોલેલું રિપોર્ટનો ઇન્ડિપેન્ડન્ટ કેવા પરવસ્થા ન પાવે તે બે જુડુ થાય ને આ એ તો જુડુ જ પડે સાદર અંગ્રેજી એમને થોડું એ છે આ હિત છે ને બુદ્ધિ નું જેવું ડેવલપમેન્ટ થયું છે ગરબર ચાર માણસ ચહેર નું ડેવલપમેન્ટ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 આ જગત ભગવાને જ બનાવ્યું છે એમ જ બસ સાધુ આચાર્ય વૈજ્ઞાનિક વાતો એવી સમજદાર હોય તેની વાત સમજાય બધા નામ ને ભગવાને બનાવ્યું કયું પછી મોક્ષ શબ્દાભાસને ભગવાન આ અનાદિ આનંદ અરે અનાદિનંદિંગ એમાં બનાવવાની જરૂરત ક્યાં રહે છે દાદા આપડે જે આત્મા છે એ તો મુક્ત સ્વરૂપ તો છે જ એનું બરાબર છે આ જગત માં છિક્સ ઇટર્નલ્સ છે છ તત્વો છ સિક્સ ઇટર્નલ્સ ઇટર એટલે સનાતન તત્વો અવિનાશી તત્વો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 જળચેતન ને અહી પ્રવાહન કરનારી શક્તિ જોઈએ ચેતન માં પ્રવહન કરવાની શક્તિ નથી જળ માં પ્રવહન કરવા સહાયક તત્વ ગતિ સહાયકુ હોય તો પછી સવાર લખી લેવું છે કે લખી આ તઈ નું કાઢું નહિ પણ આ તો આને પૂછ્યો એટલે આ તું દોરાશ હોય ને બધી જાતના ટ્રાઈમ કાઢવાય દોરા અનેક વખત બોલે ધેર આર સિક્સ ઇન ધીસ વર્લ્ડ એક ચેતન તત્વ ચેતન તત્વ